અમુક ભક્તો છે મીરા છે નરસિંહ છે ઈશ્વરની ભક્તિ જોઈએ છે તો મેમાંથી કયું મોક્ષ ગતિ ઊંચી કે આ ફરી ફરી જન્મ માંગે છે તે ભક્તો સાચા ભક્તો હતા હિન્દુસ્તાનના જે સાચા ભક્તો હતા ને તે મીરા નરસિંહ કબીરો સાચા ભક્ત માં થયેલા હે ભગવાન તું અને હું તે ભક્ત ની ભક્તિ જે રાગ અંદર આનંદ થાય ને એમાં તરમાયકા નો આનંદ થાય એવો આનંદ એ જાણે ક આ મોક્ષના કરતા આનંદ આહારો લાગે સરસ લાગે બીઠો લાગે પણ ભક્ત હંમેશા હોય કેવા નરસિંહ મહેતા ને મહેતાની મોદા હતા આ જાય એવા હતા બધા એ કે મહેતાજી આ બહાર ખસ્યો નહી તો આ બહાર ની બેઠા તા વિચાર આવ્યો હરિજન બાબા આસમાન છે આ સત્સંગ છે તો થોડા મન ઉડી ગયા વ્યવહારમાં બઉ કાચા હોય વ્યવહાર વ્યવહાર આદર્શ હોવો જોઈએ બિલકુલ આદર્શ હોવો જોઈએ ક્રોધ માન માયા રોગ રાગ ના હોય ને સંસારમાં વ્યવહારમાં હોય શું ઘણી આદર્શ વ્યવહાર ક્રોધ માન માયા લો કારણ કે સંપૂર્ણ કેટલી લિમિટ ના હોય ત્યાં સુધી મોક્ષ માર્ગ છે આદર્શ હોવો જોઈએ જેનું હોય પણ જેનું કોટી નું હોય એને હંમેશા જો જ્ઞાની છે તો બહાર ની વસ્તુ ભૂલી જાય ખરો પણ વ્યવહાર તો ચોખ્ખો હોય વ્યવહાર શું કર્યા કોઈને દુઃખ ના થાય ત્રાસ ના થાય નિરંતર જાગૃતિ હોય ઘર નો કે બહાર ના શું કહ્યું એને દુઃખ દેતો હોય દુઃખ ના થાય પૂર્વ માટે મીરાણે છે તો પોતાનું દેશ છોડી દીધો કારણ કે એને ભક્તિ માટે વાતાવરણ અનુકૂળ નતું તો પછી ના છોડ્યો હોત તો પછી આ ભક્તિ ત્યાં રહીને પણ સિદ્ધ કરી શક્યા હોત કોઈ દેશ છોડી શકે નહીં આ દુનિયામાં દેશ દેશ પોતાનું ઘર છોડી દીધું તું ને ઘર છોડી દીધું એ તો એવું છે ને કે રાણા જોડે પડી ગયા પણ એ અત્યારે બધી મારી હાજરી ને બધા આવી ગયા ઘણા ખરા ભક્તો મારી હાજરી એ ભક્તો છૂટી ગયા છે છૂટી ગયા અહીંયા શું કરેલું છે તેના મળવાનું છે શું છે જેની પાસે કઈક લઈને એના બધો ભક્તો પુસ્તક માં એ ભાઈએ લખેલો છે લુપ્ત થઈ ગયા છે તો ઈશ્વર ની મૂર્તિ માં એનો અર્થ એવો હતો કે એમના જે પરમાણુઓ છે તેની તરમાયા રહેતા હતા તેમાં જ સદે હે પોતે એકાકાર થઈ જતા પણ જ્ઞાની કૃષ્ણ પૂછે કે સાહેબ આ કોણ તારે કેસે આગળ ભક્તો ની કારણ કે ભક્તો ની ભેદ પણ છે ભેદ છે એટલે માટે દ્રશ્ય માં હોય અને અભેદ થાય જ્ઞાની પુરુષ દ્રષ્ટામાં હોય કેવું એટલે બધા ભક્તો છે તે આ પ્રશ્ન નસી કહ્યું એટલે આખા એ પણ કહ્યું કે જોતું જીવ તો કરતા હરી કે છે ઉપર અને જોતું શિવ તો વસ્તુ ખરી કે છે અને કોણ કરે છે એ ભાર જાગ્રત થઈ ગયું એટલે કર્મ છૂટ્યા સમય ગયો ભક્તો પ્રેમ બધો દેખાડે ને બાકી સાયન્સ જે કે સાચું વિજ્ઞાન વૈજ્ઞાનિક હોવું જોઈએ સમજ પડે એમાં ચાલે નઈ આવું સમજાવે પણ સાચા ભક્તો હતા એ સાચી રીતે અગિયાર દર થી છૂટ્યા છે આ બધા પ્રશ્ન છે કે ઘણી વખતે ધારો કે આપનું છે તો ખુબ જ એકાકાર થઈ ગયો હોય અને એને છે તો આપને આપને ઘેર બેઠા એને દર્શન થાય પણ એ દર્શન કેવા કે આમ રીતસના જાતે હાજર થયા હોય અને આમ ચરણને સ્પર્શ કરે તો એને અનુભવ થાય કે મેં આ સ્થુલ પણ અનુભવ થાય એવું એવું ઘણાને પણ એવા અનુભવ થાય છે જેને જોયા હોય ને હાજર મળ્યા ના હોય કૃષ્ણ ભગવાન જેવા રૂપ મળ્યા ના હોય આ બધી ભક્તો છે એમની એકાગ્રતા છે એમ આનંદ છે એનાથી એ લોકોને આ સંસારના આથી વ્યાધિ થી શાંતિ રહે છે જે ઉપકારો માને એ બધું નમિતિક રીતે પણ ભગવાન ઉપર જ આરો ઉપકાર કરે સમજ પડે સાચા ભક્તો છે બે મત નઈ એ લોકો મોક્ષ માર્ગ પામી જાય એવા જ બધા ભક્તો એ ભક્તો જાય કાચા હતા પણ બધું બહુ એ છે કૃષ્ણ ભગવાન ને જોયા સિવાય અત્યારે મને જોઈને બધા ઘણા મહાત્મા દાદા કરનારા બધા ઉઘાડે દિવસે વાતોચીતો થાય ઉઘાડે દિવસે વાતોચીતો કરનારા છે બધા ભલે છે વાતચીત થાય છે કારણ કે દાદા સૂક્ષ્મ દેવ બાર ફર્યા કરે છે આખા વર્લ્ડ માં છે અનુભવ થાય છે એટલે એ કેમ કહ્યું છું આજે રાતે બે ગયો તમારી પાસે જય સત્ય કેટલાક દોરદર્શન થઈ જાય છે પરિચય જેમ જેમ પરિચય વધશે ને તેમ આવરણ તૂટતું જશે તમારું મારા વચ્ચેનું જે આવરણ છે નથી દેખાતા બાકી નિરંતર દેખાય છે કેટલાય લોકો નિરંતર એક ક્ષણ વાર રાખવું પછી નહિ નિરંતર દેખાય આજ કરે હા આ રાતે તે રાતે પણ આખી રાત ના ઊંઘના જોડે છે આખી રાતે આગુ પાછું શેજે બઉ થઈ ગયું બધા શું જોયું આપડે હાજરી છે તેનું ભાઈ જે પ્રત્યક્ષ નથી એનું દીધા ભાઈ ને ફોટા ઉપર લીધેલો એકા લાવે ભગવાન ભગવાન પોતે જ ફસાયા છે હવે કેમ છૂટવું એ ઉપાય આ માયા એટલી બધી એવી જબરદસ્ત છે કે આમાંથી કેમ છૂટવું એ પોતે ફસાય અને માયા માયા વેગાતી નથી જે સ્વભાવ હતા તેના કરતા વિશેષ જાણવાની ભાવ થયા તેનું આગુ ચમન થઈ ગયું પછી પાછા છુટકારો થાય છે એનો નિયમ છે આ સંસારમાં પ્રવેશ છે વ્યવહારમાં પ્રવેશ છે અને વ્યવહાર થી મુક્તિ છે આખો વ્યવહાર વ્યવહાર માર્ગ છે વ્યવહાર એટલે જેનું નામ પડેલું છે જે જીવો નું કઈ પણ નામ પડલાબ કે ફૂલ એ બધા વ્યવહારમાં આવેલા જીવો કેવાય એ વ્યવહાર જીવો એક જીવ આગો ઓછો નથી એક જીવ વધતો નથી ઘટતો નથી એવું આ વ્યવહાર સુંદર છે અને વ્યવહારમાં હરેક ચીજ કહેવાય આપણા દેશમાં આટલા વોરિયર થવા જ જોઈએ ફલાની બધી ચીજો બધી કુદરતી રીતને ગોઠવણી બધી વ્યવસ્થિત ગોઠવણી ચાલો તો નહી તો કોઈ નહી તો બધા સ્ત્રીઓ બધી કંટાળી જઈ અને પુરુષનો અવતાર લઈ લે તો પછી બધા પુરુષો થાય રહીશું કેટલી બધી સુંદર ગોઠવણી છે દરેક દેશમાં વોરિયર્સ પાસે એ ભૂમિકામાં વોરિયર્સ ઉત્પન્ન થાય નહીં પોલીસ નોકરી કરે એટલે બધું એના અંકાર એમાં જ હોય કે આ સારું છે બઉ નેચરલ વ્યવસ્થિત અમે જોયેલું છે જગત ફ્રોમ બિગીન ટુ એન્ડ સુધીનું અમે આ જ્ઞાન કોઈ મહાન પુરુષ નો દેહાંતેલાય પુષ્પવૃષ્ટિ થાય અપસરો નૃત્ય કરે દુધ આજે બધું થાય છે કારણ કે દેવ લોકો છે ને દેવ લોકો બહુ ધ્યાન રાખે છે મહાન પુરુષ ચાલુ એ સામાન્ય માણસ પણ જોવા મળે ખરું ઘણા ફેલાય દાદા એટલી બધી સુગંધો ફેલાય ને આખી ગો ફેલાય છે કોળ ના આવું પૂછવા આવે કે શું થયું છે કોળ ના આવું પૂછવા આવે એક ભાઈ એક ભાઈ આઈ હતી પાકિસ્તાન થી આઈ હતી એને એનું તો પેટ એટલું બધું પચીસ આખા શરીરમાં કે સુખડ ની સુગંધ સુગંધ થઈ ગઈ કે શરૂ કામ થઈ ગયું આવું તો સાત ટકા માણસ લોકો દેવલોકો દરેક જાતના દેવ છે દરેક જાતના જુદા જુદા દરેક કેટેગરી ના જુદા જુદા દેવ છે ને એ દરેક દેવો કામ કરી રહ્યા છે દેવો એની મહત્તા મહત્વ વધારવા ફરે છે શું કરે છે અને લોકો ને ભક્તિ ને માર્ગે લઈ જવા પડે છે લોકોની દાનત ખોટી દેવોની ભાવના બઉ સુંદર થાય લોકો અમારો એ કોઈ ચમત્કાર કરો અમે ચમત્કાર કરી નઈ જાદુગરી ન અમારી નિમિત્ત બધું બહુ ઉત્પન્ન થાય નિમિત્ત અમે કરી અમે કરતા નહિ કોઈ ચીજ ના ચમત્કાર આવડે નઈ અમારું જાદુગરી ન હોય અમે કોઈને કોઈ પણ દેવની કૃપા હોય કોઈને વરુણ દેવ ની હોય કોઈને હોય કે કોઈને બીજા ગમે તે દેવ હોય કૃપા તો એને એની સાધના માં કોઈ પણ માતાજી કરે શું કરે છ ભૌતિક બધું કેવું ભૌતિક અધ્યાત્મિક લઈ જાય એવું ખરું પણ ભૌતિક ને હેલ્પ કરે તમને હેલ્પ કરે અધ્યાત્મ જવા માટે અંબેના લાલ કે છે દર્શન કરવા જાય ને તારો કે ચીઠી મારી લઈ જઈ ગઈ નર્મો અધિકારી હોય દેવગતિ આપડી આપડે જોવા જરૂર નથી પુતલ છે પુતકલી આવ્યા છે શું છે બધા શુદ્ધ આત્મા છે શું છે આપડે તત્વદ્રષ્ટિ છે સંપૂર્ણ તત્વ દ્રષ્ટિ એટલે વિરાજકતા નહી હોવાથી આ ફળ મળે છે સ્પીડી ફળ મળે છે